આ બંને શબ્દ માં પે છે મૂર્છા વધારે ખ્યાલ આપે છે આ તું વધી વચ્ચે ને નામ કંદુલાલ અભિનય કરે દાદા હું ભૂલી ગયો હતો કારણ કે અનુયાયીઓ મૂળ સંત ગયા પછી સંત ના ગયા પછી એમના જે અનુયાયીઓ છે મોટે ભાગે બધા અનુયાયીઓ એવા હોય છે કે જે એમની પાસે સાધકો જનારા હોય છે એમને છે તો કઈ લાભ સાધકો જાયરાના દીચ્યો હોય ને આજ પણ નાના હીરા પણ હીરા હોય કાક ના હોય હીરા ના દીચ્યો હોય હીરા પણ કાક ના હોય એટલે આ બધું હા પોલમ કોલ સારી હોય તો આ બધું અવું હોય છે આપડે ઉભા જવું નહિ આપણે સંભવ છે કે ભક્તિ ભક્તિ કરવા માટે અનુકૂળ સંજોગો પણ કોઈને હોય કોઈને પ્રતિકૂળ પણ હોય ઉકારામ મહારાજ સંજોગો હતા અને એકનાથ મહારાજ અનુકૂળ સંજોગો હતા એકનાથ એકનાથ તો કે આવા પ્રતિકૂળ અનુકૂળ સંજોગો કક્ષેલા હોય આખા નું વિટામિન છે અને અનુગોળ સંજોગ દેહ નું વિટામિન છે વધાર પ્રતિબૂતા હોય અને ઓછી પ્રતિકોતા હોય પણ પ્રતિકૂટા ફક્ત ના હોય સમાજમાં વ્યક્તિગત અંદર ઘર્ષણ થાય સિદ્ધિ કહે છે મન માને નહીં પણ હૃદય કરુણા શું ગરવું હોય તો હૃદય આનંદ આમાં દોરવાનું મન છે તો માને નહી અને હૃદય છે તો કરુણા થી ભરેલું હોય આવા સંજોગો માં માણસ કે મૂજાય છે હૃદય વાળા એ તો બુદ્ધિ નું હાભરું નહિ બુદ્ધિ બુદ્ધિ વાળા ને હૃદય નું હા ભરવું બુદ્ધિ બુદ્ધિ હંમેશા હૃદય ની વિરોધી હોય અને હૃદય હૃદય ના વિચાર હૃદય ની વાણી હૃદય નું વર્તન ભગવાન બનાવે આરતી લોકો ભગવત દાખલાચારી મન છે શું છે આત્મા મન છે મન જે કામ કરતું પ્રત્યક્ષ કામ કરતું મન અને બે છે તે કામ કરી દે હા જે તમે એટલા માટે ચક્ર નું નામ કામ આ એ જગ્યા ને અંકાર કરો તો અંકાર એના એન્ક કરો છો એને ફીલ્યા પછી સાબા મન ને પાંચ જાનવર માં મન તે વેપારમાં હોય કોઈ નાટક હોય મહત્વકાંક્ષા ન હોય તો મહત્વ મહત્વકાંક્ષા મહત્વ એક વસ્તુ એવી છે કે જે રાજકારણ માં હો કે ધંધા માં હો કે બીજા વ્યવહાર હો એ માણસ આગળ પણ લઈ જાય છે क्षा हैबरदस्त पारो भरे तो महत्वाकांक्षा मफतू खाई जो आप તમે ત્યાં પાડે મહાત્મા બાબત હોય એ બઉ આત્મા પણ ચારિત્રો નાખું છે તો એ નિકાલ ના થાય માટે પૂછી જવું શું કુજે એટલે ઉકેલા મોત્રા કરીએ બીજું શું ચરિત્ર મો હતો હું ચિમનભાઈ છું ને આ જથ્થાબા માલ ભર્યો છે એને વેચી લેવો પડશે ના સમન્વય કઈ રીતે અને સાચા આત્મા જ્યોતિષ જ્યોતિષ વિજ્ઞાન કે છે આ બંને નો કઈ રીતે કરવો જ્ઞાન કેવાય ની વિદ્યાઓ કેવાય અવિદ્યા વિદ્યા કે અવિદ્યા નથી પરમાત્મા જોડે પ્રેમ થી ભક્તિ કરે અને કોઈ ડર થી ભગવાન ના ડર થી ભક્તિ કરે તો ભગવાન ભૂખા પાત્ર થાય ભૂખા પાત્ર ના થાય મદદ તો થાય ને એને વરતી કરી માટે પદે धार्मिक व्यक्ति कैसे होते हैं और उनके क्या परिणाम होते हैं? ये आध्यात्मिक मानस और गैर धार्मिक मानस में क्या है? क्या मेरे देखने के बाद धार्मिक हो सके कि धार्मिक मानस आध्यात्मिक हो सके? આત્માની તન્મુક્તા કરાવે એ બધું અધ્યાત્મ અત્યારે આત્માની તન્મુક્તા કરાવે આત્માની તન્મુક્તા કરાવે એ બધું અધ્યાત્મ અને ધર્મ કરવું કરવું ધર્મ કેવાય અને લોકોને સુખ આપવું હોય અધર્મ કેવાય પણ અહંકાર કહ્યું હોય અને થઈ ગયું નથી કરવા સિમંતર સ્વામી હતા કરવા જરિહં હરિહં તો ભગવાન માહિતી કહી ગયા છે કે સિમંદર સ્વામી એ જ હરિહુ કે આવી રીતે છે પણ જાય છે એ ચૂક્યા નહિ ભગવાન ની વાત કરવી ઉ છે રામ રામ કહેતા રામને શું કેળવો છે એ વસ્તુ ભૂખ ભૂખ ની ના હોય સરસ ને ના હોય બધું કરવાની વાત કરે આવે છે યોગ માર્ગ માં સાધના કરતા કરતા અષ્ટ સાધના કરતા કરતા એને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને ઘણા સિદ્ધો દાખલો આપો કે તમે અસાઈ જ કોઈ ના પૈસા આપતો નથી ટાઈમ રાખે એ પાંચ લાખ અને પછી ના આપે તો હતા તેની સિધ્ધિ તેની સિદ્ધિઓ બીજી સૂક્ષ્મ થાય છે બાપજી બાપજી દાખો ધારો હાળો એટલે બાપજી ના વાપરે એ દીધી વપરા ગાળો નઈ વાપરે કઈ જઈ ગઈ ગયો કમાયું તો કોઈ ના કહે ત્યાગ કરે પણ ભેજ જો બાકી રહેવાથી દેખ ઉત્તર કોઈ નથી આ દુરાચારી લોકો છે કેવા છે આચાર માં કારણ <laughs> કે <laughs> <laughs> ભારત દેશ માટે પણ માનવ જાતિ ની એકતા ક્યાં આપો ને ક્યાં કર્યું ભારત દેશ માટે છે ફોરેન લોકો માટે નથી તો કે આ યુગ કર્યું કે પછી આ માનવ જાતિ એકતા ક્યાં રહી આત્મા એમાં છે એ આત્મા પ્રમાણે આત્મા તો બધે સરખા હોય છે ડિફરન્સ છે બધો શું છે આફ્રિકન લાસ્ટ સિવિલા એ બધું સિવ અંગ્રેજો અને વ્હાઈટ બધા સિવિલા મુસ્લિમ શીખ અંગ્રેજો મુસ્લિમ જીવરા અંગ્રેજ અમેરિકન જીવડા ઇન્ડિયા કેટલા કેટલાક મજૂરી કરે તારે શબ્દ ની કરે અને કેટલાક માનસિક કેટલાક મન લપરા મજા કરે ભારત માં ખરેખર મોટા મોટો વધારાનો છે વસ્તી વધારો એક રાજકારણ ની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ બહુ જટિલ ભારત ની વસ્તી નો વધારો એક જટિલ પ્રશ્ન છે અને દાદા ની દ્રષ્ટિએ શું છે એવું એタイヤ આવી ને તે ઊંધા છે ડાઈ નું લેવ ગોટાઈ લેવ કે અવર છે કે આગળ બત તૈયાર છે પ્રતિવધી એક લાઈન છે હવે એક થજે આલે આ એકવાની શરૂઆત થઈ ગઈ છે કેને રહેજે તમે કો બાવીસ કુતરે બાવીસ ગુરુતરે દસ પૂરતો દસ કુરુત દુનિયા બે વધ્યા છે બે વધ છે અને આ બધા ફટાકડા પૂડી દેવાના તમે કાયા આત્મો રેરી બતિયાર બોલ કોરી ના કે એક મસ્ત જોઉ છે ને જોઉ છે ને મેં જો મને કઈ યાદ ન થે તું કેમ લીધી હાલો ફોન લઈ જાય છે પણ શુદ્ધ માર્ક પર કેમ નથી લઈ જઈ શકતા આગળ વધારવાના સ્ટેન્ડર્સ છે અને આ સ્ટેન્ડર્ડ ની બહાર સુધી તમારે હોય છે મકાઈ દેવું એટલું જ કરું છે ના ગમતો આવ્યો બોલાવું તારે આવો બતાવું આંગ્રા આવ્યા આવો તો કેવું પડે ને આવો કેવું ખવડાવું ના પડે પડે ના ગમતું ના કઈ દેવાય મન કઈ થી મુર મધવા નિશાની એના માટે જનવર મધવાનું એ થઈ ગયું અંદર ગાળો શું થાય અંદર આવા કઈ ચેતા આવતો ભાવ આપડો બગડે જાય એમ શું બગડે આવતો ભાવ જાનવર પણ આવે ધ્યાન કેવાય આવું ગપા ચાલતા નઈ માગી ને બધો ન્યાય ને રાત્રે ખાતો હોય ત્યારે નાય કેમ કેવાય એને કહીએ ખાતો હોય ત્યારે આપડે એમ કેવાય કે જતાવે ખા તમે ખરા જઈને નથી માંડે જતા ના કહેવાય ને હોય તમારે તમારે એવું કે ચાર કલાક ઓ છે કર્યા કરે કોઈ ને અથો ઘણું કારણ કે સંજોગ કાયમ એક સરકાર રહેતા નથી આપે પણ જે વાતચીત કરવા માટે હોય પણ ચારિત્ર બહુ છે એનો બહુ છે સાધુ આચાર્ય બધા બહુ જ્યાં સુધી હું હું સુરેશ્વર છું ત્યાં સુધી ભગવાન ના હૃદય માં આક્રમ વિજ્ઞાન ની સમીક એ છે એમના ધરીમત માં ભાવીરે ક્યાં કીધું છે ત્યાં કરો ભાવિરે તો પુરુષ જ કીધું છે પુરુષ ભગવાન ને આવું એટલે લોક ના મનમાં એક ગુસી જાય આપડે કરશે કચ્છ સેવન કરવાથી કચ્છ જ પ્રાપ્ત થાય પણ અમુક કરો તો કસ્ટ જાય અહી તો સરજ હોય સુગમ હોય સરસ તમને કેવા સર મહેનત કરે છે બિલકુલ જય મહેનત નહીં કરા અને આ તો આખું લખેલું ક્યાં સુધારિયલ હોય કે ભૂલી જાય શું ત્યારે વ્યવસ્થિત કરીને વ્યવસ્થિત છે પણ આપડી બાબત માં હમરે કહીએ આપણે કીધું ને કે વ્યવસ્થિત દુરુપયોગ કરવા જાય પણ કોઈના હાથમાં છે વ્યવસ્થિત દુરુપયોગ કરવાનું પણ ના એવું હાથમાં નથી ભાવ બગાયા છે ને પણ ભાવ બગાડવાનું એના હાથમાં છે ના ફરી કર્મ બધા એવા નહીં પણ આ ડિસ્ચાર્જ ના ભાવ બગાડે છે ને એટલે આપડે વ્યવસ્થિત એ કરીને બે ના રેવાય દાદા એતો ખરું એ તો વ્યવસ્થિત ને શું કહે છે જ્યોતિ મરી જવાનું છું પણ આપડે જીધું જીવ છે એમ માની ને જ આપડે એની દવા કરવાની કાળજી ઉડી જાય નઈ પણ ઉડી જાય ખરી દાદાજી હા હા અહી લુખું થઈ જાય લુખું થઈ જાય લુખું થઈ જાય હવે એ માણસ ને એ માણસ બીમાર છે દુરુપયોગ કરી એનો જે અમુક એનું જે એ હોય છે ઉડી જાય છે એ બસ આ એક પોઈન્ટ હજી દાદાજી ક્લિયર નથી થતું આ ક્લિયર નો એટલું સમજ્યો ને કે આ વ્યવસ્થિત પછી બોલાય ના એ તો બધું સમજીએ છીએ દાદાજી હવે શું છે થતો હોય તેનો માં તો નથી પણ જે દુરુપયોગ તેઓ પહેલી છે તેના દૂધ મારી જાય મારી છે ના એ તો બરાબર છે આપડે તો આપડે તો કરવી જ પડે બ્રેક મારી જ આપવી પડે જોવું પડે ને જોવું પડે પણ સત્યતા વાસ્તવિક શું કરવું પડે જેટલું એ ફરી જોવું તો પડશે ફરી એ સહી કરવી પડશે હા એ તો ખરી વાત છે એ તો ખરી વાત છે એના જેવું અમારે થઈ જાય પણ એક દાદાજી હું શું કે મારા મનમાં એ શું ચાલે છે કે જાગૃતિ પણ મારા હાથ છે મારે જાગ્રત ઘણું રહેવું છે ના એવું ના બોલાય આપડે બોલાય નઈ પણ આપડે સમજવાની વાત છે હું નથી બોલવા છે અને નથી જાગતી મારા હાથમાં છે મારા હાથમાં નથી એમ કહેતો રહી શકે એવું સમજો એ બરાબર છે દાદા પણ આપડે દાખલો સમજવો હોય પુરુષાર્થ ધર્મ છે પુરુષાર્થ પુરુષ થયા પછી પુરુષાર્થ રહ્યો હવે એ પુરુષાર્થ પણ આપણા હાથ માં છે આજે જ મોક્ષ થઈ જાય હું એટલો બધો પુરુષાર્થ કરવા માંડું અને હું એટલો બધો પુરુષાર્થ કરવા માંડું કે મારો આજે જ મોક્ષ થઈ જાય પણ નથી થતું પુરુ પુરુષાર્થ પુરુષ થયા પછી પુરુષાર્થ ના હોય તો આ કામ પૂરું કેમ થાય કે તે વ્યવસ્થિત ના કરી શકે વ્યવસ્થિત છે કેમ પ્રયત્ન કરતા હતા ના કર્યો ચાલે હવે દાદાજી એ દાખલો લ્યો કે મને મને એક વખત એમ થાય કે મારે કમ્પ્લીટલી દાદાજી સાથે રહેવું એક વાર એમ થાય કે મારે તો સાથે અંતરાય હોય જેટલા કરીએ મળ્યો ના કરીએ તો પછી થાય નહીં પણ ના કરીએ એવું બને કેવી રીતે મારા હાથમાં જ ક્યાં છે ના કરવાનું પુસાદ આપડા હાથમાં છે એ મુખ્ય વસ્તુ આ બધું અહીંયા આગળ મુક્ત ઉસાદ આપડા હાથમાં જ છે વ્યવસ્થિત વ્યવસ્થિત આપડા મારું શું છે પુરસાદ રસ્તે જાય વ્યવસ્થિત માં પુરસાદ ખોરાય શું એવું ના કહું આ તો આપડે એને ડિસ્ચાર્જ કઈ ચાર્જ કઈ મૂકી દઈએ હા તો આવડો ધમજી વાર ના લાગે એના કરતા નથી રાત્રે તમે ઉમે ઉપયોગ ઉપયોગ એ પુષાર ગણાય પુરસાર બરાબર છે પુરસાદ તમે જો ઉપયોગ ના મૂકો તો દુરુપયોગ થશે થઈ શકે થઈ શકે એટલે ઉપયોગ તો જોઈએ વાત દાદાજી જોઈ છે કે જયારે કોઈ વાત દાદાજી તમે ચાર કલાક પથારી માં પડ્યા હોય વાત તમે ઉપયોગ આવે છે ને ગમે એટલું આપણું આખી રાત ના રહે આખી જાગૃતિ હોય છતાં નું પણ મારું કહેવાનું જે ચાર કલાક રહે છે ને એ આપણો આ કોર્સ છે તે રહે છે તે કહ્યું નઈ તો રે તો જોઈ છે એ તો હું સમજુ છું કે વખતે આપણે ખબર છે એ બી ખબર છે પણ એનંત કામ નથી આવતી ને હવે એ અંતરાય એ અંતરાયો જે છે એ બી એક વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત કરે ને વ્યવસ્થિત પણ વ્યવસ્થિત આ જે ગુજરાત છે એ વ્યવસ્થિત જાણે એનું નામ ગુજરાત કેવું જ્ઞાન કરવું શું કેવું જ્ઞાન આખો દાડો કેવું શું કારણ કે બીજા એના અંતરાયો નથી કારણ કે બધા ને કેટલા લોકો પછી બી જવું જોઈએ કને કેવાય છે નિર્દોષ દેખાય મારું ગજુ કાપે છે તો એ નિર્દોષ દેખાય શુદ્ધ છે એ આ બધું ઉપયોગ ન ચુકાય તારે ઉપયોગ કેવાય શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ એ હંમેશા